નકલ કરવાની ઈચ્છા છે નકલ થાય એવું લગતું નથી નિયમ એવો છે કે અમુક સ્ટેશને આવે જંક્શન સ્ટેશન આવે એટલે એને જ્ઞાની પુર મળી આવે તો મોક્ષ આપવા આવેલા છે મોક્ષ અને નિ બનાવી શકે વિકલ્પિકલ્પી પોતે નિર્વિકલ્પી હોય તો તે પદ્મ બેસાડી શકે બેસાડ મોટ નું છે અને બેનો બંધાયો હોય ગુરુ શિષ્ય નો એને ગુરુ કેવાય એવો કઈ સંબંધ બંધાયો પ્રત્યક્ષ કોઈ મળ્યા નથી કરી દર નથી તમે આવો ભ્રમસ કરાવો મને પસંદ નથી કર્યું બ્રહ્મસબંધ તો લગ્ન લાગ્યા પછી લગ્ન છૂટે ને અંદર ભ્રમ સબન કરાય લગ્ન લાગી સંબંધ ની લગ્ન લાગી જાય કે થોડો ઘણો સ્ટડી કર્યો પણ વેદાંતે પછી પોતે ચાર વેદ પોતે ઇટસલ્ફ બોલ્યા ચાર વેદ પૂરા થાય ત્યાં ઈટસલ્ફ બોલે છે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 અહીંયા બોર્ડ વાંચીએ કે સ્ટેશન જવાનો હસ્તો એના જેવું છે બધા અને એના આરાધનથી આ રિલેટીવ શાંતિ રહે ને કંઈક એમ કરતા કરતા માર્ગ મળી આવે જ્યારે તારે જ્ઞાની પુરુષ મળશે તારો ઉકેલ આવશે ને ત્યાં સુધી નિમિત્ત છે નિમિત્ત કોકજી એવાય ખા નહીં કે પોતાની પોતાની સ્વતંત્ર શક્તિથી પાસ થઈ જાય પણ તે પરભવમાં આવડો છોકરો હોય એને પૂછ્યું ભાઈ આ રસ્તો ક્યાં છે એને ગુરુ જ કર્યું કેવાય આપડે એટલે બધું ગુરુ વગર તો કશું દુનિયા ચાલે સુરત ના પ્લેટફોર્મ માં કહ્યું ના જ્ઞાન સુરત ના પ્લેટફોર્મ પર લગ્ન સુરત ના સ્ટેશન જ થવું ને આપણે ગુરુ બનાવી છે પોતાની ઈચ્છા થી પોતાના વિચાર થી પોતાની સભા માંથી બન્યું કુદરત આ કુદરતી નાણા અથવા પછી થયું ત્યારથી આ જ્ઞાન પ્રગટ થઈ ગયું મારી જોડે મારી જોડે બેસનારા ને હજી મોક્ષ જતો મારી જોડે બેઠો હતો મારી સેવામાં રહેતા હતા એક ભાઈ નિરંતર મારી સેવામાં રહેતા રામકૃષ્ણ કરતા એની સેવા કરવામાં લાયકાત વગર વસ્તુમાં એ જ્ઞાન આપડે તો અહીંયા આગળ વ્યવહાર ચાલે છે નઈ કે અમુક ને જ્ઞાન મળ્યું અને અમુક જ્ઞાન આપે એ બધી ભ્રાંતિજ છે બધી ભ્રાંતિજ છે જ્ઞાન બે પ્રકાર નું સંસારિક સંસારમાં કોઈ જ્ઞાન માં આખા જગત ના સાધુ સં જ્ઞાન કેવાય છે કે કરતા પણ હું ના છૂટેલું આ બધાનું કરતા પણ છુટેલું નૈષ્ટિક બ્રહ્મચારી કેવાયા શું આટલું બધું કર્યું આટલું બધું અલાવ્યું આટલું બધું ફ્રેકચર કર્યું છે પણ છતાં નૈષ્ટિક બ્રહ્મચારી કેવાયા કરતા પણ છૂટી ગયું આ આ છતાં લોકો પૂછે છે ત્યાં આગળ એક દઈન ના અથા મને કે આપો મારા તમને જ્ઞાન કેવી રીતે આપી શકીએ તમે તમે એક તો તમારો સૂક્ષ્મ કેફી વાળા છો કેવા છો એટલે હું મહારાજ છું એવું ભાન હવે આ કેફ ક્યારે ઉતરે એ કેફ ઉતરે નહીં અને મારું જ્ઞાન પરિણામ મહારાજ ને કહ્યું કે દારુડીઓ માણસ આવે પાણી જોઈ દઈએ અને દારૂ એ મને એમ કે સાહેબ મારામાં કઈ બરકત નથી અને મારી તરફ કૃપા કરો તો અમે કૃપા કરી શકીએ કારણ કે જ્ઞાની પુરુષ ચાહે અમારી ઈચ્છા ધરાવનાર હોવો જોઈએ અને વિનય હોવો જોઈએ ફરક વિનય થી મોક્ષ આવડત બાબત જરૂર નહીં જ્ઞાની પુરુષ પણ અધિકારી તો અધિકારી તો સંસાર માર્ગમાં રિલેટિવ માર્ગ હોય અધિકારી હોય કહું તો અધિકારી છે ગમે તેવા પાપી સ્માર્ટ ને તારે એનું નામ જ્ઞાની શું કહ્યું ભયંકર પાપી એક સાથે કસાઈ હોય તેને તારી શકે જિજ્ઞાસા મુક્તિ અધિકારી તો આ કેન્દ્રો જોવું પડે આ રિલેટિવર્ડ માં આ રિયલ માર્ગ માં તો કરતા પોતે માલિક નથી પોતે નિમિત્ત બુદ્ધ છે એટલે નિમિત્ત છે એટલે ખોખું બગડી ગયેલું ખોખું સડી ગયેલું હોય અને ખોખું ખોખું રૂપાળું હોય આ બધા પેકિંગ વેરાયટી ભગવાન એક જ પ્રકાર નો જાત જાત સરવાના બાદ બાકી કુદરત કરી રહેલી છે કોણ કરી રહ્યું કુદરત સરવારો ના બાદ બાકી છે તમારો નભો એ સરવારો કહેવાય છે અને ગુણાકાર ભાગાકાર આ મનુષ્યો ભ્રાંતિ વાળા લોકો કરી રહ્યા છે ગુણાકાર ને ભાગાકાર રાતે ઓડી કે છે કાકા આવે છુ હવે અગિયાર વાગ્યા સુધી કાકા સુઈ ગયા પછી ઓળી ને પછી મેળે અને સવાર બાદ બાકી તો નેચર એટલે કરી લખે ને તો ગુણાકાર ભાગાકાર પૂર્ણ પૂર્ણ પ્રથમ એટલે જેને ગુણાકાર કરવાની જરૂર નથી ભાગાકાર કરવાની જરૂર નથી જેને કોઈની પણ હાથ ધરવાની જરૂર નથી કારણ કે આવી કોઈ પુણ્ય ભેગી થઈ જાય સાર બની જાય આ તો અમને અમને લક્ષ્મણ ન હતું કે આવું પદ મળે અમને તો આવું પદ મળે એવું લક્ષ્મ જ નતું મારે બળતરા નથી તો તમારે એને શું કેવું સુખમાં નથી મુર્છામાં છે શામાં છે મૂર્છા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 સાધુ હોય ગમે ઘણા બધા એક પ્રોફેસર સાહેબ હતા તે પચીસ વર્ષ થી કૃષ્ણમૂર્તિ ની પાછળ ફર્યા કરતા હતા કૃષ્ણમૂર્તિ છે ને એમની પાછળ ફર્યા કરતા હતા પચીસ વર્ષ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 સાંભળ્યું ને છુટકારો થયો તારી પાસે ફરફર કર્યા ઓમાં શું કમાયા ઇકોઇઝમ હું ફરી ગયો મેંભળ્યું મેં કયું પચીસ વર્ષ પાણી કર્યા નથી આવું અનંત્ર જે આવ્યો તે ઉપરી જે આવ્યો તેટકાવે જે આવતો ટાવે જે આવતો ટાવો ઘેર ઘેર છોકરા ચટકાવે બાફા ઈ ચટકાવે વાઈફાઈ ચડકાવો આ લોક તો વિકલ્પી કેવાય આ વાત એમની કોમ લાગે નઈ એ ફોરિન વાળા માટે સાહજીક વસ્તુ છે કેવી છે સાહજીક સાહજિક વસ્તુ છે એટલે એ પોતે સારા માં સારા માં છે અને મનમાં માને કોર્ટ પાર્ટનર હબૈયા હબૈયા પણ બહુ જોડે વડવાડ તો મળતી નથી મતભેદ મળતો નથી તારી પોતાની અંદર મતભેદ પડ્યા કરે છે તારા પોતાની અંદર જાતની અંદર મતભેદ પડ્યા કરે તો એમાં એક પાછળું થયું નહીં નકામાં ભટક ભટક જોવા કરે છે તે પછી મોક્ષ માર્ગ તો કોને હોય જ્યાં જ્યાં કોઈ પણ જાતનું પોલિશ ના હોય ત્યાં પોલીસ જ્યાં કંઈ પણ પોલિસ છે ત્યાં મોક્ષ માર્ગ નથી શું કહે સમજાય ને તમનેટિવ લોકો લોકો પૂછે કે અરવિંદ ઘોષ નું આપ શું કહો છો તો મારે કેવું પડે કે અરવિંદ ઘોષ યોગ માર્ગ છે શું છે યોગ માર્ગ છે મોક્ષ માર્ગ નથી એ યોગ માર્ગ અને તે સંકલ્પી માર્ગ છે કેવો છે સંકલ્પ કરેલો છે સંકલ્પ સ્થિતિ માર્ગ છે યોગ માર્ગે ને એમને જે સંકલ્પિત કર્યું છે કે દિવ્યા એક મોક્ષ માર્ગ હતા રમણ મહર્ષિ હતા બીજા છે તે રામકૃષ્ણ ફાર્મ થઈ ગયા ત્યાં પોલીસ નતું રામકૃષ્ણ બ્રહ્મહંસ એ મોક્ષ માર્ગ માં છે અને મોક્ષ માં થોડા વખત માં મોક્ષ માટે રસ્તા એમને મળી આવવાના આ લોકો ને હદ સુધી પોતે ધર્મ બદલતા હતા છેલ્લા છેલ્લા વાર કરતા મુસ્લિમ બઉ થયા હતા કારણ કે માણસ બધી જ પ્રયત્ન કરે પણ સાહસી જ પુરુષ હતા સાચા પુરુષ હતા રમણ મહર્ષિ સાચા પુરુષ જે સાચા પુરુષ જુદા વેશ માં જ હતા ને એ મુશ્કેલી ને પણ એ માર્ગ માં જે આવે છે રમણ મહર્ષિ હા રામકૃષ્ણ પરમ હોય એટલે આખું ઊંઘ જુદું ને એટલે એ રીતે ચાલુ આવેલું ક્રમ આ જ્ઞાની જ્ઞાની પાકેલા નથી આજે આને અગિયારમો આશ્ચર્ય કેવાય છે શું કેવાય છે આશ્ચર્ય એટલે ક્યારે પણ ના બને એવી વસ્તુ બની એનું નામ આશ્ચર્ય દસ આશ્ચર્ય દસ આ વર્લ્ડ માં થઈ ગયું આપણે આ અગિયારમો અગિયારમો આશ્ચર્ય અસહ્યતી પૂજા નામનું ધીટ આશ્ચર્ય કેવાય છે આ અસહ્ય પૂજા એટલે દોરવું કે ભગવું કેવું આવું તો પગે લાગે ને બધા ઓળખાય નઈ કેટલું ગાડીમાં એટલે લોકો પૂછે કે આપ કોણ છો તો હું કઉક પેસેન્જર છું રાત્રિ માં જઈએ કોણ છો તમે હું કુવા છું માસા ભણાવ થયા સત્સંગમાં આ અમારો ડ્રામેટિક અવતાર છે શું છે જોનારા માણસો નાસી જાય ભાગી જાય પાછ પાછા નથી આયા જ્ઞાની પુરુષ ડ્રામા કરી શકે જ્ઞાની પુરુષ પોતે જ્ઞાન માં જ રહે અને હોમ ડિપાર્ટમેન્ટ બહાર નીકળે નહીપર છે જયારે જ્ઞાની પુરુષ હોમ ડિપાર્ટમેન્ટમાં જ રે અને ફોરેનમાં સુપરફ્લુઅસ રહે નાટકી ડ્રામેટિક સમજાઈ ગયો ફોરેન ને હોમ ડિપાર્ટમેન્ટ માની રહ્યું છે ઈશ્વરભાઈ ફોરેન ડિપાર્ટમેન્ટ છે માત્ર છે શું છે જ્ઞાતા માત્ર પ્રાંતિકો નું નામ કેવાય કે હું કરું છું એવું કે છે અને જાણનાર બીજી વસ્તુ એનો વિક્ચર પોતે કર્યું એટલે બે સ્વાદ આયા શું થાય હા આ કડી બેસવાદ થઈ ગયું હોય બે મોડું છો માહિતી ઉત્પન્ન તમને સમજાય ને આ દિવેલ ક્યારે જાય કે પોતે હોમ ડિપાર્ટમેન્ટમાં આવી જાય અને ફોરેન ખોય ડિપાર્ટમેન્ટ બાંગ્લાદેશન ના પ્રધાન ને કે છે કે ભાઈ આવજો આપડે કાગળ લખવો પડશે દિલસોજી કે વાવાઝોડા બહુ માણસ મરી ગયું છે એટલે આપડે દિલસોજી કાગળ લખવો પડશે દિલગીરી બતાવવી પડશે એટલે આપડે આ સાંભળતા હોય વાત તર આપડા મનમાં એમ થાય કેટલી બધી ઓફિસ ટેબલ ઉપર શું કરતા હોય પેલા લખાવતા હોય કે અમારે અહીંયા બધી પ્રજા ને આવતી તમારા માટે બઉ ચિંતામાં અમે છીએ અને અમારી અડધી કાચી અમારો વાવતો ઉતારી છે અને તમને મદદ મોકલવાની તૈયારી છે પણ આ શાદી કરવા ને તે સુપરફ્લસ ના કરી પછી પછી એ બંધન ફીરી કરવાનું માત્ર તિરસ્કાર ના હોય પણ આ બધાના લોક કલ્યાણ માટે અમારા ધબ્બા પહેરવા પડે છે એનું કલ્યાણ થાય છે એટલા માટે આ નાટક કરવું પડે તમારે કિંચિત માત્ર રાગ નહી કિંચિત માત્ર દ્વેષ નહીં એ વિતરાગ દશા ઉત્પન્ન થઈ કૃષ્ણ ભગવાને એક કહ્યું કે આ જે વેદો ત્રિગુણાત્મક છે કે છે શું કે છે વેદો ત્રિગુણાત્મક છે કે છે જરૂર છે વેદો ત્રિગુણાત્મક કેમ કહ્યું કારણ કે વેદ એટલા ઉપર આધાર ના રાખી आग जाए, जाए। आगे काम कर दशा प्राप्त थी तो निर्भय पद उत्पन्न निर्भय पद उत्पन्न थो तारू स्वतंत्र पद उत्पन्न थे कोई उपरी रहो नही इंडिपेन्डंट रह હું પોતે ઇન્ડિપેન્ડન્ટ થયેલો આ તો ઈશ્વર ભી ગુપ્ત રાખવું પડ્યું છે કારણ કે બધા ને જરૂર હોય ને કોને જરૂર ના હોય કોને ના હોય ગુપ્ત રાખવું પડ્યું છે એટલે શું થયું છે અનાયાસ માર્ગ ની અને સત્યાવીસો જ ને જ્ઞાન આપેલું છે આમ પણ તે નો લો કયો કાયદો કેટલો ભેગા થાય આવી રીતે બેઠા છે તેનો વાંધો ના હોય કોઈ આમ બેમ ફાવે તેમ બેસે તેનો વાંધો ના હોય પેલો ઉઠી જાય તો એમાં અહીં તો ઈજી ઇજી બેસો જેમ તમને અનુકૂળ આવે તેમ બેસો લો છે કે આપડે પગ ફેંચવો પડે એના કરતા જેમ આવે છે આ કાળના મનુષ્યો પછી રહ્યું નથી આ છે તે કંટ્રોલ નો થઈ ખાઈ તો આ બે ભેગો થયો કામ જ થઈ ગયું સત્યુગ માં સત્યુગ માં મહેનત કરીને મરી જાય તો પછી મળે નઈ અને આ કલિયુગમાં અમને ભેગો થયો कारण के सत्युग मास्त्रो मास्त्रो आखा जगत न शास्त्रो धारण करे तो धर्म उत्पन्न शु कम क्या मरम निकल शुरुआत मरम निकल शुरुआत थे ये मरम सौ टका पूरा थाय तरह ज्ञानार्क निकल शुरू थे ज्ञाक आ सीधे हूँ ज्ञाक छू जमने धर्म उत्पन्न आना वाँचे आगलू भूलते जाए बातलू आगे वाँचता जाए बरकतर क्या है पाथलू भूलते जाए आगते जाए धारण करने की शक्ति नहीं कोई शक्ति ज रही बी बेक्टर थी गई थे મન ફ્રેક્તું છે બધુંબર છે બધું દારૂ વ્યાપ છે दारू दू भगवे शु कारू पी एक ब्राह्मण ने बीजे दौड़ वर्ष नो ब्राह्मण ने ब्राह्मणी देव मरी गया दाखिल कंसमण ने ब्राह्मणी बेह मरी गया गाम ब्राह्मण नजगुतो नु गाम તો પછી રજપૂત બધા ભેગા થઈને વિચાર કર્યો કે આ છોકરાઓ શું થાય જાય છોકરો કરવું જોઈએ એક છોકરો તો હું લઈ રહીશ કે હાથ કેતો અને બીજો થતો કોઈ લેતું નતું દોઢ વર્ગના ને તો પછી એક હરિજન કે છે સાહેબ મારાથી કેવાય નહીં પણ જો તમે મને આપો તો હું હાથરીશ કેતું એટલે ગામ લોકોએ બે છોકરા એક હરિજને હાપ્યો એક રજપૂતને અને રજપૂત સુંદર વૈષ્ણવ ધર્મ પાલતો હતો દારૂ ના ધર્મ એટલે ત્યાં એક છોકરો છે તે મોટો ત્યાં થવા માંડ્યો બ્રાહ્મણ અને એક છોકરો આમ હરિજન ત્યાં મોટો થવા માંડ્યો પેલો અઢાર પેલો વીસ વર્ષ થયો ત્યાં પેલો અઢાર વર્ષ થયો અમારા થી દારૂ રીતે હરિજન બે બ્રાહ્મણ ના છોકરા હતા પણ એમને પાણી મળ્યું જુદી જુદી જાતનો સંસ્કાર જુદી જુદી જાત મળ્યા એ બે ભગવાન મોક્ષ વહેલો વહેલો થશે કારણ કે પછી મોક્ષ ની ક્રિયા કોઈ કરતા નથી દેવગણ મોક્ષ સંબંધી કોઈ પૂછતો નહી આ દારૂ નહી પીવાનો અહંકાર કરે છે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 અધિકારી બધી મોક્ષ અધિકારી એટલે જો તું એક માણસ મને કે છે કે હું બધો વિનય કરવા તૈયાર છું આપડી પાસે પણ હું જાણું છું મારાથી કેમ છોડી દેવાય કે પૂછવું પડ્યું કે તમે આ પુસ્તકો લખો છો એટલે તમારા મનમાં એમ થયું કે આ બધું હું જાણું છું થિસીસ લખેલીઓ હોય એટલે એમ મનમાં એમ થયું કે હું જાણું છું આ ધર્મ સંબંધી બધું તાર મારે એમને કેવું પડ્યું કે જાણ્યું કોનું નામ કહેવાય ઠોકર ના વાગે તેનું નામ આ તો ધોરે ધારે ઠોકર લખાવ છો અને પાછું કે જાણું છું જાણ્યું એટલે પ્રકાશ કહેવાય પ્રકાશ એટલે ઠોકર ના વાગે ત્યારે ઠોકર ના વાગે એનું નામ જાણ્યું કેવાય આ તો રાતદારો ઠોકરો ખાયા કરો છો પ્યાલા ફૂટી જાય છે તો કડાપોજો થાય છે શું થાય છે મહી પ્યાલા ફૂટ્યા હોય અહીં ફક્ત હંભળાયા નું જ્ઞાન થયેલું હોય તે પેલા તો મહી હાથમાં ફૂટી ગયેલો હોય અને જાણી કેમ કેવાય જાણી તો એનું નામ કહેવાય ઠોકર વાગે સર એટલે મેં એમને કહ્યું મેં ભાઈ તમારું જાણેલું એ બધું કામ લાગશે નહીં તમને કામ લાગે એવું જ્ઞાન જાણો છતાં એમના મનમાં એમ થયું કે ના પછી ફરી વાર હતા કે મને કડાપો અજંપો થયા જ કરે છે તારે ગાડા નું ફળ કડાપો અજંપો ના હોય કડાપો ના હોય ને અજંપો ના હોય પોતાનું ઘર બળતું હોય ને તો કેવાય નિર્લેપ ભાવ નિર્લેપ ભાવ સંપૂર્ણ નિર્લેપ છે કાલે આપણે જરાયે પેલા જેવું જોઈએ માન્ય જ છે આ વેચ્યું લીધું એટલે એ વસ્તુ હકીકત છે પણ માનેલું બહુ માનેલું રે નહિ કશું માનેલું જ્ઞાન રે નહિ એ પેલા ફૂટે આત્મા જોડે હું ફૂટી જાય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 જીવાત છે તો બધી મરી જાય એનો દોસ્ત બે છે જીવાત બધી આખી કરેલી ઇમોશનલ થવાથી મરી જાય ને નાની પુરુષ ઇમોશનલ થાય ને તમારે ઇન્કમ ટેક્સ રકમ પટેલ છે એ મને શંકાસ્પદ લાગે છે છોડી દીધા વેરાના એટલે વકીલ કે છે અમારો વકીલ કે છે કે સાહેબ આ તો દર્શન કરવા દેવા પુરુષ નાની પુરુષ છે અમે દર્શન કરવા દઈએ છીએ તમારું ખોટું છે તમારું આ તમારું આ જે માંગણી છે ને તેમાં સ્વાર્થ થયેલો છે શું કહ્યું અને સાહેબ કે છે નિઃાર્થી કે છે કે હું આ કરી અને હું તાર દર્શન કરવા આવીશ કારણ કે સાહેબ બિચારો એના પોતાની સત્તામાં નથી જગત આખું અને પોતે પુરુષ થાય ત્યાર પછી પુરુષાર્થ અને પરાક્રમ છે ત્યાં સુધી પુરુષાર્થ પણ ઉત્પન્ન થતો નથી જ્ઞાની પુરુષ પોતે પુરુષ કરે ત્યારે પુરુષાર્થ ઉત્પન્ન થાય અને પુરસાર થયો ત્યાંથી મોક્ષ ની શરૂઆત ત્યાં સુધી તો આ તો બધું પ્રકૃતિ પ્રણય કરાવે છે શું કરે છે ના ગમતું કરાવે છે ભગવાને કર્યું નફો આવ્યો તાક હું કમાયો ખોટ ગયું તાક ભગવાને કારો મારા રાશિ છે નહી તો મારે ત્યાં ગોળી લાવ્યો છે એના પગલા ખરાબ છે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 તે પાછો હશે કેજન છે નિરંતર આરોપી ભાવ માં છે બધું પજલ ઇઝ ધી પજલ ઇઝ પજલ પેલું છે કેવું ચાલ્યા કરે છે પાછું અને તે પાછું નિયમ ના પ્રજા મા બાપ ડેરાય ડેરાય કરે એ જમરા આયા સુજા છે જમરાયા સુજા એટલે આ પ્રજા ભડકે ભરખંડ પ્રજા અને પાછા જમરા ના ભૂતગાલે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 જમરા નામ ની જવાર જ નથી ક્રાંતિ થી ઉભું કરેલું એ યમરાજા નામ આપ્યું હોવા જોઈએ ફરી એના ઉપરી હોવા જોઈએ તો ભગવાન ની ઓફિસો બધી બહુ મોટી હોવી જોઈએ તો ભગવાન ની સાસુ શું થયું અને ઘરા સાસુ કઈ મરવા દે જ ભગવાન સાસુ કઈ ભગવાન કઈ મોડો દહી રહે બધા પરિણામ આ નિયમરાજ લઈ જાય છે નિયમરાજ છે યમરાજ નામ નું જનાવર નથી આવે એટલે ભડકી ગયેલી પ્રજા જયારે આ જ્ઞાન આપે છે તે વખતે એ જે કઈક અમને અનુભવ્યું એ અનુભવવામાં એ પણ અંદર જુદા ખરા કે સુરત સ્ટેશને આપને જે અનુભવ થયો છો તે અનુભવ શબ્દો માં કઈ કહી શકો અને અનુભવ થયો કે તમે જે અનુભવ ના પદમાં હતા તે હતા સંસારી અનુભવ એટલે હું ઈશ્વર ભાઈ છું એ અનુભવ છૂટી ગયો એ ઇગોઇઝ નો અનુભવ છૂટી ગયો અને સ્વાનુભવ જ્યાં ઇગોઇઝમ નથી પોતાને ક્ષેત્ર બધું સમજાઈ જાય બધું સમજી જાય અનુભવ હતો કે અનુભવ પદ એટલે શું કે પોતાના પોતાના પરમ સુખ માં આવી જાય પરમાનંદ સંપૂર્ણ પરમાનંદ અને દર્શન આવી જાય આખું વર્લ્ડ કેવી રીતે ક્રિયા ચાલી રહી છે કોણ ચલાવે છે પાસા છે આ રસ્તા બધે લોકો કોણ એટલું છે કે આ ગ્રાહ જે આપીએ છીએ એ અનંત અવતાર ખોટ કાઢવાની છે અનંત અવતાર ભેળી થયેલી ખોટ ભરવાની છે થોડા ટાઈમ માં ભાગી નાખવાની મારી પાસે પડી રહો ને તો તમને બે કઈ બોલાવા આવે ને એટલે પાછો અમારે એ તો હિસાબ થી કરિયા લો એટલે તમારે એક એક શબ્દ મારો જે છે ને હા જ્ઞાન દે ને એક શબ્દ ને વર્ગી રહેવું પડશે અમારે ત્યાં દર્શન કરવા માટેનો ફોડ સમજી જવો જોઈએ કારણ કે અમે બે કલાક કલાક દોઢ કલાક માં એ વસ્તુ બેઝિક આપીએ શું થઈએ અમે અનુભવ કરાવીએ બધો અનુભવ થઈ જાય બધું થઈ જાય પણ તે બેઝિક આપેલું જ્ઞાન પછી વિગતવાર સમજવા માટે તમારે મારી પાસે આપવું જોઈએ તમારું ભ્રાંતિ જાય તમારી ભજન